મનુષ્ય નું મન તો બહુ આ મન ને લઈને ત્યાં આટલી બધી નથી આ કોર્ટો બોર્ડર આ વકીલો સી જરૂર આ વકીલો આપણું હિત કરવા વકીલો ચાલે જ નહીં કે મન છે તેથી ને ખીચડી જોઈએ આટલી દાળ ભાત ચાકી ખીચડી તે હોય તો ચાલે રોટલો હોય તો ચાલે બધી કેટલી જલજાળ ઉભી કરી એ બધું મન ને લીધે છે એ મેળવી ના ખોડે એ મેળવી ને વધારે ખોડે હું ના ખોડું એ આકુલ વ્યાકુળ થઈ ગયું આપડે નિરાકુરતા ઉત્પન્ન થઈ નઈ તો મન ની શાંતિ થતી બાકી આ મન ની શાંતિ આકુલતા સાથે નઈ આખા જગત ની જે શાંતિ છે તે આકુલતા સાથે ની સમજ ને મોક્ષ એક અવસ્થમાં આપડામાં બીજા સાત ગુણ ઉત્પન્ન થશે ત્યાર પૂર્ણ આહુતિ થઈ શાંતિ હોય તો એ સફળાટ થયા કરે કારણ કે આરોપિત ભાવ છે કલ્પિત ભાવ છે આપ સમજે ને હવે આપણે પોતાનો સ્વભાવ ભાવ થયો હું શુદ્ધાત્મા અલગ નિરંજન છે શુદ્ધા પ્રભુદાસ જોજનું કરેલું એ બધું ચેકિંગ બધું કાગરિયા હોય જુના ગીતો નવે ચતી વાત ઉપર આઈ જવું જુનું ઉડતું પાછો થઈ જાય જૂનું નવું પાછું અને પેહલા એક ન્યાય ને તમે જ્ઞાતા માનતા હતા શું કેતા હતા કે આ હું જોઉં છું હું કરું છું હું કરું છું ને જાણું છું એ બે ભેગું થાય ને એક ન્યાય કેવાય કેવું અને હું જાણું છું જોઉં છું કરું છું એના હોય નાયક બાજુ એ નાખી દેજો આ નરેશન એ વાત આપડી મિક્સર શું આમ કરીએ આવે શુદ્ધ સોનું મળ્યું પછી પેલું સાસ્યું કોઈ ધારો એ મોડા માં ઠંડક નથી આવતી ને આખો ધારો પૈસા હોય તો મરવાનો તે પછી આપડે કઈક બચાવવાનું એક્સટેન્શન લે ના એક્સટેન્શન ના મળે કે મળતું નથી આ કાયમ નથી જીવાતમાં તો મળી પરમાન ત્યાર પછી થયો પેલું બધું તો પેલું બધું ખોટું સમજ પડે ને એ તો બધું રિલેટીવ છે રિલેટીવલેટિવ છે પર આપે નહી માન્યતા ખાલી અને હાજર થઈ જાય મરી જવું કરાજર થઇ જાય થોડું આવે છે કે યાદ કરવું પડે યાદ કરવું પડે કતાર સુધી જે જાણેલું હતું એ અજ્ઞાન અજ્ઞાન કેમ હોય છે જ્ઞાન થઈને જ્ઞેને જાણે ત્યારે જ્ઞાન કેવાય હવે જ્ઞાનક થયા તમે શું થયું તમને સમજાયું નાયક પરમાન પોતાના સ્વરૂપ માંડી લીધે નડે છે ઉડતી ગયા હતા ગુચો પાડી અવતાર માં ભગવું પડે ભગવાન માટે બે દાન કરવો પડ્યો ગુચો બીજી પાડતા નથી ને એ જોખમદારી કોની એમાં દંડ કોનો કઈક ભોગવ્યો એનો ભોગવ એનો દો જોઈએ જેટલી સજ્જ સત્તા નો આપડે દુરુપયોગ કરીએ સત્તા આપડી જતી રહે પસંદ ના પડે ને એ મનુષ્ય પણ ચાલુ જાય જાનવર પણ આવે તો પસંદ ના પડે ને જાનવર પણ સત્તા વાપરે તો જાનવરપણા ની સત્તા વાપરીને એ જ મનુષપણા ની સત્તા નો દુરુપયોગ કર્યો એટલે જાનવર પણ કર્યું તો મનુષ્યની સત્તા એની જતી રહે અને જાનવર સત્તા આવે મનુષ્ય ની સત્તા કર્યો હોય તો ફરી મનુષ્ય પણ આવે અને મનુષ્ય સત્તા ઉપર સુપર હ્યુમર નો ઉપયોગ કર્યો હોય જય નાય તો જ્ઞાની પુરુષ ની આજ્ઞા મળ્યો જ્ઞાની પુરુષ ચિત્ત શુદ્ધિ કરી આપે એક પછી બગડે જ નઈ રામ નું કરો કે દશરથ નું કરો કે સીતા નું કરો ગમે તેનું સ્મરણ કરો મન ઠેકાડે નાગતું આપણું મન શેગારોલજે એ પછી ગમે તે પ્રભુ નું નામ દેવ ક્રોટી નું નામ દેવ ગમે તે પણ કોઈ શબ્દ આપેલો હોય જ્ઞાની પુરુષ નો તો શબ્દ કેવાય ને એટલે આપડા લોકો પ્રભુ નું નામ ગાલી દે થોડી કૃષ્ણ ભગવાન રામનું એવું નામ પણ કંટાળા આવે એની શી દે થાય નામ દેખાય કોનું નામ દેછો ભગવાન ભગવાન એ સર બને એટલો પ્રયોગ આપડે ઓળખાણ વાળો હોય તો રાખવા ઓરખાણ વાળા હોય ને આ વાકે જોયેલા હોય વાત થયું એવું હોય તો લાભ થાય વાતચીત ના કરી ભેગા ના થઈ રહ્યા શું લાભ થાય અત્યારે જવાહર નો જવાનું બધા જે હોય તે કામ કરી આપશે શું કયું હાજર હોય તે કામ કરી આપેડ લોડ તો ચાલે નહી શ્રદ્ધા હોય તો શ્રદ્ધા અખંડ અખંડ શ્રદ્ધા ભગવાન માં હોય ચાલે છે શ્રદ્ધા છે ને ચાલે છે કઈ આ બહુ બધું ફરાબે આપડે જવાહરલાલ નેહરુ શા માટે સહી કરવા જઈએ એની પાસે જતા અત્યારે અત્યારે કોઈ ઓફિસર આપડે અહીંયા હોય ઓળખતા હોય તો આપણું કામ થાય પણ જવાહર ને જોડે છે એટલે આ તો હજાર હાજર હોય ને તેની વાત કોમ લાગે નઈ તો આપડે ગેરહાજર થઇ ગયા એ શું કામ લાગે છતાં એ પણ ગેરહાજર તમને શ્રદ્ધા દેવું હોય તો કરવું શ્રદ્ધા હોય ના હોય તો ના કરવી